છોકરા જીવવાના નથી કારણ કે દુનિયા બધી બદલાય અને જે તમે અહંકાર થી કરો છો ને આ તમે કહો છો અહંકાર મારો કરે છે એને સમજો ને ત્યારે ખબર પડે કે અહંકાર જે કરવામાં મરજી પુરુષાર્થ છે અહંકાર એ પ્રાથ છે શું થાય ફરજીયાત પણ એવું નથી દરેક આત્મા ને થાય કે ભાઈ મારે આત્મ જ્ઞાન મેળવવું છે દરેક થાય કે મારે ફરજિયાત હોય નહી આત્મજ્ઞાન તો પોતે આત્મા જ છે અને પોતાનું જ્ઞાન જ પર આવરણ જ કાઢવાનું છે સમજાય ને બીજું કહે છે એને જ્ઞાન છે જ નહીં પણ આવરણ કાઢવાનું જ્ઞાન જાણવાનું કેવું દુનિયા માં બે પાંચ જણ માણસ હોય તે હમણાં આ તો જાગી છે તો એક લાખ લાખ એક માણસ થઈ જશે શું કદ આ તો લોસ એન્જલ એટલા માટે પેલો પંદર કઈ દિવસ ગયો ફરી દિવસ અઠ્યાવીસ દિવસ કેટલા બધા માણસ એ નિ હજુ મને એ સમજાતું નથી દરેક આત્મા ઈચ્છા નથી થતી ના થાય થાય કરવા ની ને ઈચ્છા હોય મન માં ઉંદડ્યા ને ગમે નહીં પણ બધા સંજોગ એવા સંજોગો ના આનંદ પડે ને એ તો છૂટવાની ઈચ્છા ને કોઈ ખૂંસારી ને એટલા કાળ પાકી ગયો હોય તારે એનો વારો આવે ડેવલપ થયેલો હોય તો તમે કઈ પૂર્વ ડેવલપ થયેલા છે તેથી આવડે પુસ્તકો આવડે પૂછતોય ના આવડ પડ્યું લોકો નહી આવડતું કારણ કે ડેવલપ થયેલું હોય તો કરે ને મોરાલિટી નક્કી કોણ કરે કોની મોરાલિટી થી આપડે ચાલવાનું કારણ કે દરેક ની મોરાલિટી ચોર ની મોરાલિટી કોઈ માણસ ને દુઃખ ના થાય જેમ ફૂલ હોય સુગંધી અહી અગરબત્તી અર્ગાવી હોય રૂમ સુગંધી વાળો થાય ના થાય અને માણસ અહીં કેટલા સુગંધી વાળા થાય दादाजा जीवाई श्वास मरी जाए जंतु के दुख तो कोई श्वास लीए जंतु दुख तो थे कोई नहीं चिंतित मत दुख थे मा क्यू नहीं જે રસ્તો બતાવું છું ને તે લાયક એવી થઈ જાય પછી એમ કે શ્વાસ લઈએ જીવડા મરી જાય તો પછી તમે શ્વાસ જ ના લ્યો ને અહીં જીવો ખરા પછી શ્વાસ ના લ્યો અકર્મ સ્થિતિ થાય અકર્મ એટલે કર્મ તમે તમે જુદા થઈ ગયા કર્મ તો પછી અને તમારે રહ્યું નહી કઈ કર્યું કે વાત લલિત નો પણ લલિત જોડે વાત કરી લાલિત નો નંબર છે એની જોડે વાત કરવી છે ના લલિત જોડે ગયા ને આપડે પેલા ભાઈ હા જયંતે વાતચીત કરીશું જોડે છે પણ એને તમારી વાત સમજ માં કે આ દેહ કરે કે આત્મા ને ના લાગે એ ના સમજ્યું પણ તમે આત્મ જ્ઞાન આપ્યું ને એટલે આ મંદિર જે ભગવાન પ્રગાડ થયા છે ને તેની કૃપા બે જુદા પડી જાય છે એટલે તમારી સેલ્ફ જુદી થઈ જાય અને તમે જુદા થઈ જાવ અને સાથે રે પાડોશ તરીકે હા હું જુદો થઈ ગયો છું અને આ જુદું થઈ ગયું છે તેથી સાથે રે એટલે ખાનાર તમે નહીં કારણ ખાનાર તો ખાનાર ખાય છે તમે જ જાણનાર શું ખાધું શું નહીં કેવું હતું કેવું નહીં તમે વધે નહીં એટલે તમે જોખમદાર નથી પછી આ દેહ કરે તેના એટલે કૃષ્ણ ભગવાન કહ્યું છે ને કે જ્ઞાની અકર્મ હોય છે કેવું કર્મ કરે છતાં કર્મ બંધાય નહીં કર્મ સ્થિતિ એમ સ્થિતિ પ્રાપ્ત થાય એટલે શ્વાસો શ્વાસ લે કે બધું ખાય પીએ બધાનું એને પોતાનું આ વિજ્ઞાન છે ને એટલે ફૂલ્લી વિજ્ઞાન આ વિજ્ઞાન અવિરોધાભાસ હોય કેવું સિદ્ધાંત રૂપે હોય આ બધા કઈ કર્યું હતું ગયા આવતા છે આ બધું સામાન તમે જાણો તમે આત્મ જ્ઞાની અરેસ્ટલ માં એવું ચાલે કે તમારું નામ શું પૃથ્વીરાજ ગોસ્વામી પૃથ્વીરાજ ગોસ્વામી ખરેખર પૃથ્વીરાજ છે બીજું કઈ શું તમારી ફરજ દાસ ની છે પણ તમે જુદા છો તો છો તમારું નામ પૃથ્વીરાજ એટલે તમે જુદા ને પૃથ્વીરાજ જુદા પૃથ્વીરાજ તો નામ છો ઓળખ પાડ્યું હું આત્મા છું પ્રભુ નો અંશ છું ભગવાન નું ખરું તમ કામ કરી આવું મોટું કોરું કાપી કાપડ આવડે આવડે નાખ્યા બધા એવું ગયા પછી બઉ જોખમ બોલવામાં જે ડાક્ટરે કહ્યું વાત ચોપડવાની દવા પી જાય તેની ભૂલ કોની ડાટર નઈ કે દવાની ભૂલ હા પી ગયા તમે તો પોતે કોઈના એક અંશ કોઈના બે અંશ કોઈના ચાર અંશ કોઈ પાંચ અંશ એ રીતે જવાળું બહાર નીકળ્યું છે એના અંશ માંગાવી દીધા એટલે જો બફાઈ ગયો આખો કે ભગવાન આ ટુકડા કર્યા નો કઈ હવે જે સર્વાંશ થાય તેને આ દુનિયામાં ભગવાન કેવાય સમજ એવા કેટલાય થયા અને કેટલા થશે બધા જીવ માત્ર ભગવાન પદ રહેલું જ છે પણ અનવૈ છે ફક્ત એને મારા સાય બધા ઘટમાં છે કે છે પછી આ દુઃખ દુઃખ ના હોય આ તો દુખ અજ્ઞાનતા નો આવરીયા ચોપડા ને પી ગયા પછી તાત્તા નો દોષ કાઢે તો આ ઘેર બેઠો તમારે તો કેટલા પોન્ટિંગમાં હશે નહીં તો ઇઠે દિવસે તમારે ઘેર બેઠે આવે ત્યાં મારે તો દેશના લોકો ટાઈમ જ નહીં મારે છોડ્યો ઘણી વાર આ તો અમેરિકાવાળાએ કેટલી તો આગળ એ કર્યું ત્યારે માગણી કરી ત્યારે તો અહીંથી ત્યાંથી છૂટ્યો કરે મને પછી અમેરિકાવાળાએ એગ્રીમેન્ટ કર્યું છે કે અમે દર સાલ અહીં દાદા ને આવવાનો ખર્ચો અમે આપ્યા કરીશું એક લાખ રૂપિયા કાયમ બીજા લોકો કરવા જાય ના પાડેલા છે ગુજરાતીઓ આખા અમેરિકામાં છે બધાનું સફળ થઈ જવું જોઈએ જોકે બધાનું સફળ થવું જોઈએ પણ મને બીજી ભાષા આવડતી નથી હિન્દી પરફેક્ટ ભાષા નથી આવડતી અગર ઇંગ્લિશ પરફેક્ટ નથી આવડતી સાધારણ ભાવી ટૂટ બોલીએ છતાં હિન્દીમાં પુસ્તકો છપાયા છે બનાવ્યું ક્રિએટર એટલે કુંભાર છે તમે આવું કેવું કરો છો શું આમ કરો છો ક્રિએટર કુંભાર થાય વાસ્તિક તારું બહાર નહી પડ્યું અલૌકિક બધું જાણ્યું છે જોયા કરેલ પધલ થયેલું છે કોઈ કે પૃથ્વીરાજ અક્ ના થાય કે અપમાન કરે તો અસર થાય નથી થતી ના પણ અસર થાય છે ને ડોલર લઈ લેતો થાય ના ભાઈ અસર થાય છે પઝલ ઉભો થાય સોલ્વ કેવી થાય સોલ્વ છે એટલે આ વર્લ્ડ પોતે જ છે આખો તો પઝલ જ કરે ને બહુ મતભેદ પડે તબેકો છોકરા ને મારે આમ કરવું છે એ કે છે આમ કરવું મતભેદ આ પધલ બધા સી રીતે સોલ્વ કરો એટલે અમે તમને આ વિજ્ઞાન આપીએ એટલે નિરંતર પધલ ઊભું થાય થતા પેલા સોલ્વ થઈ જાય આ તો પધલ સોલ્વ થાય થતા નથી ને અહીંયા ગયા આવી મૂકી આ કબાટ પણ મૂકી પછી આ કબાટ બધા ખરાબ થઈ જાય પછી મગજ અને પછી હાથ ની પર દબાણ આવે પછી હાથ ફેટ થાય તે થાય આ બધું દબાણ તો આવે પછી રિએક્શન તો આવે ને બધું મિત્ર થાય કે દિલીપ ભાઈ પ્યાલા કે? તારા સારું સારા હાર પ્યાલોઢોરી આવે આપણે સંસ્કારી લોકો આપડે આ શોભે નહિ મથુરા ના રહીશ મથુરા ના અમારું મંદિર છે ત્યાં મથુરામાં મંદિર છે અમારું એમ राधाकृष्ण राधा कृष्ण राधा कृष्ण राधा कृष्ण बात લોકો બાળકૃષ્ણ જ ઘેલ દીધા એટલે નાગોડી પેલો દહી ચોરી ખાતો હતો ને એની પૂજા કરવા આપી આપણને ખરી રીતે કૃષ્ણ બાળ મંદિર આ બાળ મંદિર માટે રાખ્યું છે આ બાળકૃષ્ણ બાળ મંદિર ભણો છો બધું અને તેનું ખરી રીતે યોગેશ્વર કૃષ્ણ છે ડેવલપ થઈ જવું છે મનુષ્ય હિન્દુસ્તાન કૃષ્ણ ના ગળિયો કૃષ્ણ દહી ખાતો ચોરી ખાતો એનું આપડે એ અમારે શું કામ છે વાળા નું આપડે યોગેશ્વર કૃષ્ણ લડાઈ થઈ ને લઈ કરો પડે ત્યાર પછી કૃષ્ણ ભગવાન ને લાઈટ મળ્યું છે એટલે ત્યાર પછી યોગેશ્વર કૃષ્ણ પડ્યા ને ફૂલ લાઈટ નહીં મળેલું એ તો બાર કૃષ્ણ વાસુ છે लाइट लाइट नहीं लाइट बली तो तो समझे आ डूंगर उमजी पड़ से गोवर्धन पर्वत शु कर ગાયો નું વર્ધન કરો કે છે શું છે પૂજા કરવા સારું હા એવું કહે છે ડર મંગર ઉતરવા ને કૃષ્ણ ભગવાન નવરાશે ડર ઉતરવા નવરાશે ભાગવત એવું કે છે ભાગવત એવું છે કેવા શું માગે છે સમજાવ ભૂલી ના સમજાવે તમારે સમજી લેવાનું કૃષ્ણ ભગવાન આમ કરીને વાસુદેવ નારાયણ કેવાય વાસુદેવ નારાયણ કે મારી નામાં નથી મારા કોઈ કોઈ એવો જન્મ નથી સંદાસવાન શક્તિ હોય આવું બધું સમજવું છે આ બધું એ તો લોકો બીજા લોકો સાઈ દેવું પાછળ વિષ્ણુ મહેશ થયું નથી લોકો મૂર્તિઓ બેઠ દીધી મહેશ કોઈ થયું નહીં તો ત્રણ ગુણ ના દેવ છે તો જેને ગુણ વધી ગયું હોય તેને શિવ ને દે જેને ગુણ વધ્યો હોય તેને પ્રશ્ન ભજવા જોઈએ વિષ્ણુ કોઈ દેવ કઈ થયા નથી મશીનરી બેઠે દાખલો કામ કર્યા કરે એવું અર્ધો કલાક બે ના ગમે બેડ્યો નઈ તો એને ઝેર જેવું લાગે વાભર્યું તમે એવું એને વિષ્ણ અને કપ એટલે એ શિવ ને ભજવાનું કફ વધી ગયો એ કફ વધી ગયો નિશાની શું ફાઈ કામ કે કાલે કરીશું કઈ ધયડા મારે અને કરવારા બેસી કરે એ સંતો લા હોય સમજો અને પેલા આપડા લોકો લાયા નામથી બધા આખો દાડો મેને કર્યા ભગ્યો હોય એમ એટલે એ બધવાથી લેજો અને દેશ માં જવાની તૈયારી કરજો હવે જે રસ અને બોલજો નઈ એટલે બોટલ બોટલ બધું તમારી ઈચ્છા પ્રમાણે થઈ જશે તમારી ઈચ્છા પ્રમાણે મેં કહ્યું ને એટલું બોલજો બધું આજથી જઈને આજથી શરૂઆત કરજો એટલે સમજવું પડે ચોપડવાળી પીએ શું થાય છે આપી માથે કે હતી બાર મેડવેટ કર્યા હોય અહીં બહુ જડેકલા ડિસીઝ ફેમિલી લાઈફ પોતાની ફેમિલીમાં મેડવેટ होतो છે જય સતીદાન દાદા ભગવાન આવો આવો જય સતીદાન સતીદાન દાદા જય સતીદાન જય તો તો બરની ઘરેલી લાઈટમાં બોત ગડી બહાર બોત કરો ને એમ કે છે કે વસુધૈવ કુટુંબકમ હોવું જોઈએ એવું કરવાનું જ છે આપડે ગોઠવવાનું એવી ગોઠવી કરવાની છે અરે ધડી ગયો કેમ રખાય કાઢી દેલો જોઈએ ધડી ને તો આવા નબળા ધડીઓ આવું કેમ થાય કડી ખાલી થઈ હોય એ જાણતી નથી ભાઈ એ તાકાત ના ખબર પડે એને તો પછી આપડે કહેવાય છે જરૂર કાળ મુખા થવાની છે જરૂર તેમને કઈ જાતનું આપડે મતભેદ માં કહ્યું પડે કે જે જાણતા ના હોય એને આપડે કઈ કે ના આમ કરવું જોઈએ તારે એ ઉપકાર માને કે ના સારું થયું તમને મને કહ્યું તમે મતભેદ તો ને આ તો આ ના હોય એવું એ જે જાણ થી ભૂલ કાઢવી એ તો એની પર તમને રેમ છે એક જાતનું અગર તો ધણી પણ બજાવો છો હું છું બધા ધણી આયા આર્ય પ્રજા આપડે આ અનાર્ય પ્રજા એની તો પણ આર્ય પ્રજા અન્નાળી રૂપે થઈ અન્નાળી એટલે અનાર્ય માં નારી અનાર્ય કેટલા મુંડા થઈ ગયા તમને એવું નહીં લાગતું ભાઈ અનારી જેવું લાગતું કેમ હોય હું બધા અંદાળી જેવું વર્તન થઈ ગયું આવું ના હોવું જોઈએ આપણે શોભે નઈ આપણે વિચારવું પડે ના વિચારવું પડે કેટલા ડોન કમા કમા કરવાના છે લાઈ લાઈ ને મહિનો થયો ચાર પેલી ભાઈ પેલી આ ના કરવું છે આવતો ભાવ બગડી જાય એમાં તો શું થાય ગરબા મતભેદ થતો હશે મતભેદ તો નથી થતો એટલો બઉ કઈ એક અંશય ના થવો છે છોકરા છોકરા જુએ તો છોકરા કે પપ્પો ખરાબ છે પણ કે નઈ મળે ના ન્યાય કરે પપ્પો ખરાબ છે ના મમ્મી ખરાબ છે એવું ન્યાય કરે ના કરે કરે જોઈ તો કરે ના એવું લાઈફ ના હોય જે છોકરા કઈ પણ આપણે તો ખરાબ દેખાય ને એવું વર્તન હોય છે સંસ્કારી છોકરા હોય છે સુગર આઈ લાઈફ ઉપર લાઈફ કેમ કહેવાય સુગર એવું શીખે એમાં મતભેદ નહી ઓલા ભીતા કે નહી આઈ વન્સ ના ને 45 વર્ષથી વર્લ્ડમાં કોઈ જોડે મારે 45 45 વર્ષથી વર્લ્ડ માં કોઈ જોડે મારે મતભેદ નથી કોઈ જોડે નઈ ઘર માં તો નહીં પણ કોઈ નીકચર થઈ ગયું છે બોડી ફ્રેકચર થઈ ગયું છે બધું ફ્રેકચર થઈ ગયું છે આ તો બારસો ભાડું ભરવાનું થયું હોય તો લાગે છે ખરું કોણ દવા જો વાતો કરે છે પ્રભુ વાતો કરે છે પ્રભુ વાત કરી શકે પ્રભુ ને બોલતા ના આવડે ચોરી કરે ને એમ કે ગુનેગાર ભગવાન થાય તો ભગવાન પ્રેરણ કઈ નથી જગત માં કશું જ્ઞાતા છે જ નઈ આમ તો ના આરોપ આવા જય સચીરા કર્મ ની અસર ના થાય એ અસર એ જુદી છે એ અસર અમે તમને કરી આપવા માંગીએ છીએ કે કર્મ કરવા છતાં કરે નઈ એવી અસર અમે કરી આપીએ લાઈટ હરગાવી તારે અંધારામાં અથડાય ખોટો આરોપ આપો છો ભીજ જોડે લોકો ભીજ મને અથડે એવું એટલે બધું પણ રસ્તો ના જવા એરપોર્ટ ઉપર એ ના જવાય અને હોય ફરી તોડે ની પ્લાનિંગ જોઈ બધું એ પ્લાનિંગ તમારે લાવો જીવવાલ ઉપર પ્લાનિંગ આપો? તમને પૂછે હું કોણ છું ફોડ જ ના રેખા હિન્દુસ્તાન માં કોઈ જગ્યા કારણ કે જો એ પોતે જ વાંધો ના તમે શીખવાડે એટલે બધું અંધાર ઉકેલ આવી જશે પૃથ્વીરાજ થશે વાતચીત કરો બધા તમારે બધા જે આવે ને એ બધો કરો બધું પૂછાય તમામ વાત પૂછાયું પૂછાય બધા ધર્મો નું પૂછાય સમજ મધ માણસ હોય એમાં કર્મો બધ્યા કે આ બધું જાણવું પડશે કોને બનાવ્યું કેવી રીતે ચાલે છે કોણ ચલાવે છે કર્મો શું છે આખા દર માં કોઈ કામ કર્યું આજે ભગવાન નું નામ ઓછા વગર ક્યાં રહે છે તકે ઉપર ઉપર તો કોઈ બાપો રેતો નથી હું બધે જ આ તો ઉપર કોને બતા દેલું જોડો જેને ઘણા ક્રિએચર છે વાંચને ના દેખાય દુર્મી થઈ ના ઝીણા ક્રિએચર થી આ તો બધું ભાસ્મા ખાઈ જવાનું બધું ખાઈ જુ એટલે આ શોધખોલ કરી બાપો ગુરુ વગર આ દુનિયા માં કોઈ વસ્તુ ચાલે નહી પણ ગુરુ ક્યાં સુધી જરૂર કે જ્યાં સુધી મુક્ત પુરુષ ના મળે ત્યાં સુધી ગુરુ ની જરૂર મુક્ત પુરુષ મળે એટલે પછી ગુરુ કહે છે મેં તમને વરગાડી દીધામાં કામ કરી લો ગુરુ વગર તો ચાલે નહીં ગુરુ ગુરુ એટલે શું કે આપણી ગાઈડ જેમ ગાઈડ રાખીએ છીએ ને એવું ગુરુ એટલે ગાઈડ એના ફોલો આપણે થવું જોઈએ અને ગુરુ કેવા હોવા જોઈએ કે આપણને આમ દેખે મન આમ આપણું નમી જાય એવા હોવા જોઈએ આમ દેખતાને હાથે જ હોવા જોઈએ તો ને અને પછી જયારે જ્ઞાની પુરુષ મળે એટલે બેહદ નું જ્ઞાન કરાવડાવે આ હદનું જ્ઞાન ગુરુ આપે હદનું કેવું આપે હદ જ્ઞાન ગુરુ આપે અને બે નું જ્ઞાન જ્ઞાની પુરુષ કરાવે ખબર ને પછી પૂરું થઈ ગયું ત્યાં આગળ બે બેહદ વિજ્ઞાન હોય અને હદ જ્ઞાન હોય એટલે જ્ઞાન કરવું પડે વિજ્ઞાન માં કરવું ના પડે તો આવે અમે તમને હદવારું કરીએ પછી તમારે કશું કરવાનું એમને વિજ્ઞાન જ કામ કર્યા કરે કરવાનું પૂછી લેજો જેની જોડી ના હોય ત્યાં દર્શન નહીં થાય મારે જાતે કેવું પડે છે ઈરાન જાતે બોલવું પડે ક્યારે કે જયારે ઝવેરી પતિ એ હીરો છે પાંચ લાખ વેચા તાય ને ત્યારે આ હીરો બોલે મૂર્ખ એવું મારે બોલવાની સ્થિતિ આવી છે કરોડ રૂપિયા ખર્ચો જવાબદારી કોણ લે બધું તારું દૂર કરી જવાબદારી લે ચિંતા ના થાય તો સુધી બે હિમાલયમાં લોકો એના હારું ફરે છે લોકો ભટકે છે પણ અનંત ભટકે કશું ભલે જયારે ઈશ્વર કસોટી કરે છે ત્યારે ઈશ્વર પ્રત્યે પછી શ્રદ્ધા નથી રેતી ઈશ્વર કસોટી કરે ઈશ્વર કસોટી કરવા નહીં કસોટી કરે એ પેલા હોય છે ને આપડા લોકો આવું શીખવાડે ભાઈ દુઃખ ગુરુ મહારાજ મને આવું દુઃખ ભાઈ ઈશ્વર કસોટી કરે ટાળો ફાડે બિચાર બે ભાર લોકો આવું બોલે ઘરો પંદર ટકોરા મારીને લઈએ છીએ કે ફૂટેલો તો નથી એક જાણે ઘરો લેવા જઈએ છીએ ત્યારે પણ પંદર ટકોરા મારીને લઈએ છીએ કે ફૂટેલો છે કે નહી હા ईश्वर ज्ञाता दरमान संसार में दखन करता संसार जीव मत प्रकाश आपे शु करे प्रकाश એ પ્રકાશ માં બધી બીજો અમને વધોર આપતા આપણે આ આત્મા એ જ પરમાત્મા છે એમ આપડે જયારે માનીયે છીએ આત્મા એ પરમાત્મા પરમાત્મા આપડે શરીર છે બહાર કઈ નથી પણ આપણા આત્મા એ જ પરમાત્મા છે આપડા કર્મ નું ફળ ભોગવવાનું કોણ આ ફીડ ખાઈ જવું મારી ના પીડ મારી નાખે ભગવાન મારી નાખાય ના ના પણ શાસ્ત્રીય શાસ્ત્ર કે છે કે લૌકિક પ્રાર્થ નું કેવું પણ વધશે કે એનાથી ઠંડક રહે ને તો પછી બહુ ઉદભાદ ના કરે એટલે બીજા કર્મ ના ઓછા બધા અવલંબન ગીતા એવું નથી એક્ઝેટલી તેવું નથી ગીતામાં કયું જ્ઞાન હા બરોબર છે બરોબર છે જે જગ્યાએ હોય તો આવું અવલંબન લેવું પડે શાસ્ત્રીય પુરુષાર્થ ના શાસ્ત્રીય પુરસાદ છે ભોગવવા માટે તમે અવલંબ લેવા જોઈએ આપડાબ શું શું લેવ આપણા લોકો અવલંબન શું લે શું ગયો પછી ભગવાન મારી નાખ્યો શું એમ કરી અવલંબન લે છે સારું કે પોતાના મનમાં દુઃખ ઓછું થાય ને એટલે ભગવાન કબીર ઓછું થાય બોલે પણ એમાં સાચો માર્ગ સાચો તો વૈજ્ઞાનિક માર્ગ જ જોઈએ આમ કર્યું તો અનંત અવતારથી ભટક્યા કઈ ઠેકાણું પડ્યું આટલું ઠેકાણું પડ્યું નથી હિમાલમાં કરોડો લાખો બાવા છે પણ કયું ઠેકાવાનું નથી ભટે ભટાક ભટ ભટ ભટેક કારણ કે હું પોતે કોણ છું જાણ્યા પછી કારણ કે હું જે વાતું છું બુદ્ધિ ની વાત હોય અને તમે બુદ્ધિ વાત કરવા જાવ હવે બે નહી મારા બધા શ્યા પણ બુદ્ધિ ના હોય સમજે આ બુદ્ધિ હોય તો હજી સમજો નથી બધા કયું યજ્ઞ નામ જપ યજ્ઞો સ્મી જય એટલે જન્મ મરણ ની નાશ હોય એટલે પાપ નો આપણે જેનો અર્થ શું ને પર્થુ એ જગ્યા ભાઈ એ તો નિર્વિરા કબૂલ કરે એક શબ્દ એક એક શબ્દ આત્મા કબૂલ કરે અને આત્મા કબૂલ ના કરે આપડે સમજ ના કરે કેવું વા દીવા નો સવાલ નથી દરેક શબ્દ નો અર્થ હોય કેમ મને કેવું આવું ના આવું ના ભાઈ આવું ના અર્થ શું કોઈ પૂછે પરમાત્મા અર્થ શું આત્મા જે પર છે પરમાત્મા અમે જેટલું બોલ્યો ને એટલે તમારા આત્મા કબૂલ કરે ને કબૂલ ના કરેલ તો અમારી સમજવાનું તમારા આત્મા કબૂલ કરવો જ જોઈએ પણ આ રિલેટિવ વાતો અહીં ના લાવી રિલેટિવ વાતો બારે બરોબર ને કારણ કે ટાઈમ બધા બગડે ઓનો અર્થ મીનિંગ લેસ